દો ક્ષણે ક્ષણ જીવવા દો હોઠ લે શિવણા દો હોઠને ચખુ જય સચિદાન જય જય સચિરા જય સચિરા જય શુદ્ધાત્મા સત શુદ્ધાત્મા ચિત્ત શુદ્ધાત્માનંદ ઉદર તો આપણું બને અમે તો આજે જ છીએ અમે તમારી હાજરી લેવા જોઈએ એટલે જે ભાવે જ જીવા સચિનજી શિનાલો કે સચિનજી સાહેબ બોલો બંધ રાખવા બંધ રાખો બંધ રાખો આગળ જ્યારે પગડી તો લગાવી અને અગાઉ આવે ઓછી નઈ જાય પાક છે તો હાલ કે તું કામ કેમ થી કરશે ભાષા છે આપડી ગયેલી પાછું રેકોર્ડ વાગી ગઈ છે રેકોર્ડ વાગે છે તો પછી વર્ષ થાય દાદા સિવાય વર્ષ જાય નહીં એટલે દાદા અમારી ગજત ની રોજ છે ગજતની પોતે બાળપણથી જ્ઞાની થયું ને જ્ઞાન પછી જેવું જ નથી એ આખો એમનો અનુભવ કારણ કે આદિપુરુષ છે શું કહ્યું આદિપુરુષ સાથી કયા કે આખા આ ઉત્સર્પીણી કાર માટેના એ આદિપુરુષ છે શું કહ્યું દરેક કાર ના આદિપુરુષ તો જોઈએ ને આદિપુરુષ ના સમજાયું કાર એટલે આવતી અડધો કાર આ કરિયુગ આખો પૂરો થશે પછી કરિયુગ નો બીજો ચડતો ભાગ પૂરો થશે ઉતરતો ભાગ આ ચડધો કહેવાય હમ એટલે વધતો અને પેલો ઓછો થતો ત્યાર પછી આખું એનું બધાનો સરવારો આવવો પડે તો એને આદુ પુરુષ બધા માટે પછી એમના એટલા માટે કહ્યું બધા દાદાના વચનો છે આ તો આખો કાળ પૂરો કરશે આપણી અવસરપીણીનો અને આગળના બધા બીજો નાખીને બધાના માટે કરી દેવાના સમજ એવું આદિ પુરુષ કહેવાય એટલે પોતાના જીવનમાં બાળપણથી શું શું એમના જીવન ગયા છે અદભુત આપણે એક એક આમઆ લઈને લઈએ કરીએ પણ સમગ્ર બાબત સુંદર છે એટલે દરેકની આપણી પ્રકૃતિ તો ખરી જ પણ પ્રકૃતિ જુઓ કેવી ખીલે છે પછી તમારે હમ જેમ બગીચામાં ફૂલો સુંદર ખીલે એવી રીતે આપણે અને આપણા અંતરથી દિવ્ય વર્ષામાં એટલે કે પડોશી સંબંધ બજાવવામાં કંઈ ચૂક ના થાય એટલે આપણી અમૃત પ્રસારે શું કહ્યું હું વ્યાજ તો કહેશે કે છે ખરું હવે અંગૂઠો છૂટી ગયો છે પણ આપણી અંદર છે જ હાજર એટલા માટે તો હું વિજ્ઞાન સ્વરૂપ છું મૂક્યું પણ પછી આપણે આપણા જ લઈને પ્રયોગ કર્યા કરીએ ત્યારે ગરબડ થઈ જશે એનો પરમાર્થ સમજવો પડશે પરમાર્જ સમજવો પડશે એટલે એ તો એકલા એને પ્રેક્ટિસ કરવી પડે પછી બસ પ્રેક્ટિસ થોડી થોડી માંગે વિજ્ઞાન સ્વરૂપ છું એટલે કે આ પૂતગલ પૂતગલ ની વેલ્યુ ઘટાડવાની કહીને એમ દસ એવું કરી દેવાનું અપમાનિત થોડું પૂરતું એને વિકસાવવું અને આ કુદરત ના બગીચામાં અને આ દાદા ના દરબારમાં બધા ફૂલ વિભાગ સુંદર રીતે ખીલે અને એમની સુઆસો એવી રીતે એના પર મારું છે એટલે આ પૂતગલ આપણું જ પોતાનું વર્ગેલું પૂતગલ આપણા હાજરીભાઈ રહી અને કેટલો ગેરહાજર રહ્યા હોય એ બધો પ્રતિક્રમણો કરી અને પાછું હાજર કરી દેવું હાજર કરી દેવું પણ એક બે ત્રણ વખત બોલવાથી જરાક આપણને લોળિયો છે તે નોળવેલ સુખીને પાછો લડે છે અને કરે છે એના જેવું છે એટલે એને જો પાછું પ્રેક્ટિસ પાડી દે તો એવું થઈ જશે શું હા એટલે દાદા કોલે બે ત્રણ વખત પણ આ તો દાદા એવી સુંદર આપણને સંજીવનીય ઔષધિઓ સુંદર એવી આપી છે જડીબુટ્ટી જેવી એમના આખા અનુભવના સાર સ્વરૂપે એક્સ્ટ્રેક્ટ સ્વરૂપે આપેલી છે લેતા આવડવું જોઈએ લેતો તો આગરી કપાઈ જાય એકાંતિક ના લઈ શકો આપણા શરીર ને પૂતગલ લાગુ પડે તે જ લેવું પડશે પૂતગલની અમાન્યા એ ભારતના સંસ્કાર છે ને ભારતના સંસ્કાર છે એટલે તો કહ્યું અહીંયા આગળ હમ પણ બહુ ભસ્મો છે બહુ લપસણો કાર છે બઉ ચેતવું ખુબ હવે આપણે અમારે થોડો સમય છે અમારી પાસે આવ્યું છે કે આગળનું છે તો આપણી પા આગળના બાકી છે એ આગળના લેસન આવ્યા છે કરીએ આપડે ખરું એ લઈએ પૂરું ચાલો એટલે નિશ્ચિત બરોબર રાખે છે રેકોર્ડ દીપક ભી પાસ કરશે કઈ માર્ક તો મળશે ખંભાત માં શરૂઆત થઈ એટલે બુદ્ધિ પ્રકાશ નું તો બરોબર છે એ મારે એમને એક સૂત્ર લખ્યું છે દાદા ભગવાન નું બુદ્ધિ પ્રકાશે આપણા મહાત્મા અહીંયા આયા તો નહીં હોય આજે એટલે આજે કવિરાજનો જન્મ છે દંદી લોતી બેનનો એટલે કદાચ ત્યાં બોમ્બે બધા એકવીસમી તારીખની વાત છે એટલે ત્યાં બધું ઉમેદવારો કરશે અને આપણે જે વડીલોની ને સંપતિ સકલ સંપત્તિ બધાની સંપત્તિઓની ભાવના છે ત્યાં આપતા પુત્રોની હોય જ એ પ્રમાણે પછી એમ કે દાદા ના જન્મ દિવસ રાખીશું સુરતમાં છે ને આપડો મોટો પ્રસંગ છે એટલે આપતો પુત્ર તરફથી તમારે આપતો પુત્ર નું કરવાનું ખરું કે નહી કવિરાજ માટે હમ હમ જુદું સ્પેશિયલ આ છોકરાઓ છોકરીઓ બધા કરે છે ને કોઈ પ્રસંગ આવતા એમનું પોતાનું સ્પેશિયલ સ્પેશિયલ થઈ આપડે હા એ તો બરોબર कर सूत्र एक मूक ज्ञापी पुरुष वर्ल्ड ज्ञापी पुरुष ए तो आखा वर्ल्ड न सेवक सैव्य कहवावक सेव्य नो तार कोई दिवस एक साथ नहीं होते आखो સેવક સ્વરૂપે હોય અને પોતે પોતાનું ભગવાન સ્વરૂપ બધાના માટે દેહ માધ્યમથી સેવ્ય સ્વરૂપ બની જાય એટલે સીધી ભગવાનની આપણી આરાધના કેટલી સુંદર થઈ શકે સેવક સેવ્ય એટલે એ અભેદતા ને આપણી જેવી જેવી જેટલી જેટલી કેળવાય એટલું એટલું આપણે બધાઇ એ પ્રમાણે આપણને વિકસતું જાય એટલે આપણને જ આનંદ આવે અભેદતાનો કારણ કે વિશ્વ તો દ્વંદ વારું છે જ એ તો રહેવાનું એમાં કશું ને જાય નહીં એ તો કાયમનું છે પાછું કાયમનું છે કોઈ દડો અટકે નહીં પરંતુ સતત ફેરફાર મારે જ કરે બે બાજુ આમ તેમ આમ એટલે આપણે એને જીતવા જઈએ હમ રાજા પડે તું જીતું અને રાણી પણ તું હારું એમ કરીને આપણે જીતવા બોલ સિક્કોના જ ચાન્સ આપું છું રાજા બને હું જીતું પછી પેલું રાણી વાર ના હોય કે રાણી પડે ને હું જીત્યો રાણી પડતું લોકો આપડી હાલત આવી છે બધી સતીષભાઈ એવું જ છે કે જીતવું છે બસ બોલો ને સાહેબ રાખો થોડું બોલતા જ આવ સંત પુરુષ બોલો જ્ઞાની પુરુષે આખા વર્ણના સેવક અને સેવ્ય કહેવાય આખા જગત સેવા પણ હું જ કરું છું જ લઉં છું સ્ટેટમેન્ટ કોણ કરે ટૂંક એકદમ તો માગે કાં તો અહંકાર આવું કોણ બોલી શકે અને કાં તો ભગવાન બોલી શકે કે છે કાં તો કોઈ ખસ્યું હોય તો બોલે જો તને સમજાય તો તારું કામ નીકળી જાય તેમ છે આ તને જો સમજાય તો તારું કામ નીકળી જાય એમ છે બહુ સુંદર છે દાદાજી આ સૂત્ર વાંચ્યા પછી બુદ્ધિ પ્રકાશના અંતર ચરણવિધિ વાંચતો હતો ત્યારે આ સૂત્રમાં સમાયેલો જ્ઞાની પુરુષનો અંતર જેમ છે તેમ આપશ્રી થકી પ્રકાશમાન થાય એવી અંતર થઈ છે તદર્થ આપશ્રીને તે પ્રકાશવા આત્યંતિક વિનમ્ર વિનંતી છે बुद्धि प्रकाश जी आप व्यवहार में बदा प्रकार व्यवहार में शरीर रही बदा व्यवहार में रहूज पड़े रीते अमाते बधानेता पोत रीते आपने जो लगे आम बारी व्यवहार सेगे हकीकत एवं આપણી અંદર એની અંદર સુક્ષ્મ કારણો પડ્યા છે આગરના સેવા એ કારણોને લીધે આ બહાર થી બારનો વ્યવહાર એ આપણને થાય છે એટલા માટે આપણે બહાર રહીલા ટેવેલા બહુ એટલે આ બહારનું સમજાય છે આપણું પોતાનું છે તેવું સમજાતું નથી અને આજ્ઞા એમાં આખું વિજ્ઞાન મૂકેલું છે અને એ વિજ્ઞાન આપણને ધીમે ધીમે મન વચન કયા સાથે રહીને જો આપણને ના પકડાય રોજ જીવનમાં કારણ કે આજનું જીવન બધા એવા છે દરેક અપવાદ વગર પડી જશે અપવાદ વગર એટલા ઝડપથી બધી અવસ્થાઓ જાય છે કવિરાજે ડબલ ફાસ્ટ કઈ શું કર્યું છે અવસ્થાની ગાડી बहु फास्ट, <laughs> <laughs> फास्ट इटले मुझे अवस्थाई जेवाई पर द्रव्य भाव स्वरूप पर स्वभाव शू कहू द्रव्य भाव स्वरूप पर स्वभाव पर स्वभाव આપણાથી ઊભો થયેલો એને જાણવું ને ઓળખવો જ પડશે આપણે શું આપણે ઓળખવું જ પડશે એટલે આપણે આપણો પડોશી ધર્મ અને દાદા એ તો જ્ઞાન નતું ત્યારના એટલે આગળથી લઈને આવેલા કેટલા અવતારોથી એમને આ શોધની એની પાછળ આત્માની પાછળ લાગેલા અને એમાં આ અવતારમાં કુદરતીપણે આ જન્મ થયો અને એમને એમ કે ચાલો હવે આ ઉતારમાં કઈક ઠેકાણું પડ્યું કઈ આટલો ખ્યાલ હતો કે એમાં સમ્યકતા બોલવા તો મુશ્કેલ થશે પરંતુ એ બાહ્ય ને અંતર એ બે સુમેર પડવો જ પડશે નહીં ચાલે એમાં કોઈનું ખપાડું ચાલતું નથી અને આપણું હપાલુ કોઈના પર ચડતું નથી અને હપાડું શબ્દ તો અમારો ભાદર નો છે દરેક ગામના શબ્દો જુદા હોય ને ભરૂચમાં ભરૂચની ભાષા રહેતો એટલે બુદ્ધિ सेवा सेवक भाव्य पद आने शरीर साथ रही पास दृष्टि अंदर दिव्य दृष्टि है दिव्य चक्षुव्य चुना चक्षु प्रकाशे आंखों चामा व्यवहार व्यवहारती है ये व्यवहार की जे, जे आंखों જોશે કાન સાંભળશે આ બધામાં જ પણ બાહ્ય વ્યવહાર તો લોકો રહેવાનું જ રહેવું પડશે નહીં ચાલે ના લોકો મારી ઠોકીને આપણને વ્યવહાર રખાવશે એટલે એમાં તો ચાલશે જ નહીં કોઈ સંજોગોમાં આ ત્યાં એપ્લાય કરવા જે બે બગડશે નહીં અહીંનું રે નહીં તો અહીનું બહુ જોખમ છે કાંતિ આનંદજી આપને શું લાગે છે બહુ જોખમ છે આપણે જ આપણે બધા પ્રસંગમાં આવીએ છીએ આપણે દરેક એકબીજા પછી આપણે સ્વાધ્યાય કરીને અંદર ઉતરીને જોઈ લેવું પડે ત્યારે હું વિજ્ઞાન સ્વરૂપ છું એ દિલ જલાય બધા કરે છે બધા સ્વાધ્યાય તો થયા જ કરે બધાનો વ્યવહાર પસાર થવાનો એટલે પરંતુ યથાર્થ પણ એને વિધિપૂર્વક કરવું હોવું જ શું આપણને પોલીસની ચોકીનો ડર લાગતો હોય શું તો પોલીસની ચોકીમાં જાણે આપણે હોય ને એવી રીતે બેસીને હવાના પોરમાં બ્રાહ્મણમાં પાંચથી છક છે જે એવું પહેલા સારું કહેવાય તો એ બધું રાખીને સ્વાધ્યામ બેસી જવું જોઈએ અને હજર કરી દેવી પડે લઈ ગયો પોલીસે હવે આપણે આવી કેમ કરવું જ પડશે આપણે ચાલશે જ નહીં તો બધું કરવું જોઈએ એટલે આપણો ભય ઉઘાડો કરી નાખવો પડે જાત જાતનો પણ આપણે જાણીએ કે અને જો કોઈ આ ભેદ વિજ્ઞાનના વાક્યો એકાંતિક વપરાયા તો ના પકડાય બહુ અર્થ નીકળે એવા પાછા સમજે એટલે આ સેવા સેવક અને સેવ્ય ભાવ એ ત્રણે અભિન્ન છે પણ વ્યવહાર થી સ્વરૂપે હોવા જ જોઈશે બાહ્યાચાર એ ફાય પ્રત માટે તો ફાઇલ ને સંભાવવા નીકાલશે પણ એ ફાઇલ ને છે સંભાવ રીતે નહીં બાહ્યાચાર લોક છે લોક રીતે હોવો જ ઘટશે નહીં ચાલે એક શબ્દ આગો પાછો નહીં ચાલે પછી આપણે પ્રાકૃતિક કરી દે કાં તો જૈન નો કઈ આપણે લાવતા વૈષ્ણવ શિવનું ગમે તે લાવો પરંતુ ત્રણેય આખું ઐક્ય સ્વરૂપ થાય એવી રીતે આપવાનું છે આ વાત છે વિતરાકતામાં સમય ત્રણ મંત્રો જ એનો મતલબ છે ત્રણ મંત્રો મતલબ જ આ છે ત્રણ મંત્રો માં કોઈ સ્થાન નથી એ હકીકત સ્વરૂપે ત્રણ મંત્રો છે અંગાદિ થી છે એટલા માટે કહ્યું આ દાદા ભગવાને કેટલી મોટી આપણને ભેટ આપી માનવ સમાજને માનવ સમાજને આજે પશ્ચિમી દુનિયામાં પણ આજે એને બરોબર રીતે એમની ભાષામાં નહીં રીતે જો સમજાવવામાં આવે તો સમજી શકે બધા વિચારકો છે નથી એવું નથી બુદ્ધિશાળીઓ છે એટલે સેવા અદભુત વસ્તુ છે સેવા એટલે માનવદેવ પ્રાપ્ત કર્યો છે ને તે પણ આ ભારત વર્ષમાં ભારતમાં આપણા હિન્દુસ્તાનમાં જે આજે સમજાય છે એ રીતે એમાં આપણો જન્મ જ એના માટે થયો છે કે આ શરીર સેવા લેવા માટે નથી પણ એ શરીરથી સેવા થાય બધાની એના માટેનો છે એ મનુષ્યનો જન્મ એ ભારતનો જન્મ છે મોક્ષ તો પછી વાત આવે પણ માણસનો જન્મ જ એના માટે માણસનું સ્ટ્રકચર જ એના માટે થઈ ગયું છે કુદરતમાં અને વિશ્વ માટે નથી એવું નથી બધા ધર્મોમાં કોઈ કોઈ રીતે આ વાત ઊંચી જ છે બધા ધર્મોમાં પણ એમની માન્યતાની સ્તરની જે દશાઓ છે બધી એમના સ્તરો પ્રમાણે એ બધાને હોય એ પ્રમાણે હોય જ ને પણ બધું બાહ્ય સ્વરૂપ લોક સ્વરૂપમાં જાય આપું જયારે અહીંયા આગળ આપણું બાહ્ય સ્વરૂપ લોકસ્વરૂપ તો ખરું જ પરંતુ એ અંદર જવા માટેનું છે શું અંદર જવા માટેનું છે એટલે ભારતમાં એ અંતરાચાર પણ એવો એટલો જ હોય છે કે બહાર નથી હોતો હોવું બહાર પણ બધું કારણ કે મન બુદ્ધિચિત્ત અહંકાર બધું ત્યાંથી એ ફંશ કરવાનું સમજે એટલે સેવા માનવ માત્રનું કુદરતમાં ચારેય ગતિના જીવોમાં હોવા પણ મનુષ્યપણે ઉત્કૃષ્ટ લબ્ધિ છે સિદ્ધિ છે બધું જ છે એને આ અક્રમ વિજ્ઞાન આપણો અદભુત સંદેશો પહોંચાડે છે અદ્ભુત જ્યાં જે છે તે એને કશો એનો વ્યવહાર હલાયા વગર જેમ છે તેમ પણ એ વ્યવહારમાં એને પોતાને એના જીવનમાં સુવાસ લાવી શકે છે એ સમજ બહુ જરૂરી છે એ જેમ જેમ આપણું વિજ્ઞાનઅ વિકસતી જતી જાય તેમ તેમ આપણે એ માનવદેહ આપણાથી થતું જતું જાય સુખદ અને સુખદના ઝાડને કોઈ રીતે અંતર છે કે સુગંધ આપનારું ઝાડ થાવું એ તો એને બીજના ગુણમાં જ આવીને પૂછે એવું આપણે પ્રકૃતિના બીજ ગુણમાં જે આવ્યું છે તો રહેશે જ બધાને કોઈને નહીં છોડે કોઈને ના છોડે પરંતુ એમાં कूदरतीहजिकल आडाई के पड़दा मरव पड़त जाए बाधा वचका ओछा थे आग्रह कई कई डिस्चार्ज भागना रहा हो निकलता जता जाए क्या निग्रह तरत पास पड़ी जावे आ આપણે બીજાની પાછળ બંધ થઈ જશે તારું હે તું એવી રીતે રહું અંતર નક્કી કરું ને બસ રેવાનું જ સવારે ઉઠ્યો ને રાતે સુઈ જવું ત્યાં સુધી આખા દિવસ મેમ રહેવા માટે નક્કી કર નક્કી કર અને શક્તિ માર્ગ જોડે કારણ કે તારે નક્કી કરવું પડે છે સૂચવે છે ત્યાં જરૂર છે શું કહ્યું નક્કી હા એટલે વ્યવહાર શું શું દેખાય દેખાય દેખાય હું એ તો એ તો અડધું નીકળી ગયું પછી અડધું નીકળ્યું તો હવે એનું વધારે બાકીનો હિસ્સો આપણે એનો ખાસ કાઢી નાખવાનો એનો એટલે અનુભવા નીકળી જાય બધી એટલા ભાગની હા એ વ્યવસ્થા પૂરતી કારણ કે એ તો થયા જ કરશે જોશે કે અહીંયા કેટલા ટકે છે મારી આગળ શું એટલે પડવું પડે વારાફરતી લેવું પડે હજુ ડિસ્ચાર્જ ક્રોધમાન માયા રહેલા છે બધા જ ડિસ્ચાર્જ રાગને દ્વેષ પણ રહેલા છે એક એક લઈને પડવું પડશે હમ કલમ નવ કોણ સમીરને સમીર આ નવ કલમો પાસે લાગી ગયા એટલે દાદા ભગવાનનું જે જીવન ગયું તે હવે આપણું આજ્ઞાધર્મ પણ જાય એ રીતે જાય એના માટે લાગી જતું એટલે પહેલી કમર પ્રયોગ કર જેટલું અઠવાડિયું પંદર દાઢ બે મહિના જે લાગે તે રાખ્યા કર બીજી કલમ લઈ રાખ્યા કર પણ એ સંજોગો આધીન હા અહીંયા આગળ આજુબાજુ એરિયામાં ના અને ઇલેક્શન વખતે ક્યારે ગરબડ બબડ થાય ને તે વખતે પછી આ બીજી કલમ લેવી પડે કારણ કે એમાં બહુ ગરબડ ઘોટાળા થઈ જાય એવા છે ધર્મની માતા ધર્મના શાંતિ આપે એવા ધર્મ ઝગડા કરાવે એવું બને ખરું હા પણ અંદર આપણને ઝઘડા થાય બાળકો નહીં સમજ્યા હા પછી આપણે ટેવાઈલા હોઈએ ને આપણે તો ભગવું ના એનું ટેવેલા હોઈએ એટલે પછી બીજા ના ફોતા હોય આપણને જૈન સાધુજી સાધુજી જતા હોય તો આપણે ટેવેલા ના આવીએ તે મને ત્યાં આપવું જ પડશે ને નહીં આવવું પડે શું બોલો છો તમે સંતો સંતુષ રમણી ભાઈ આયા છે કે ત્યારે પછી ખોટા બધો લોકો અભાવ તિરસ્કાર કોને થાય અરે ભાઈ ચાલિય પાડવા કેવું પડે સમજવાનું પછી એવી લુલી ની વાત કરી જ નહીં જ પડે આપણે કદાચ અહીંયા થઈ જાય પણ હામે વારો બધી રીતે હોવું પડે તો પછી આ વેદ બહુ પજવે છે બધા કળિયુગમાં મોટા મોટું પજવનારું વેદ વેદ વેદનીય નહિ વેદ વેદની એટલો સજા છે આપણી સુખ ને દુઃખ ચાખમાં સુખ ચાખ્યા દુઃખ ઉભું બાકી હા એ તો એમાંથી નીકળ્યા વેદ એટલે આ મૂછો વાળા સાડીઓ વાળા હું બેનો જ આ છે ખાસ તો શાસ્ત્રોમાં ત્રીજાનું એવું નથી છે ખરું પણ એ નથી મુખ્ય કિંમત અહીંયા છે સ્ત્રી ને પુરુષ વેદની અહીંયા આગળ જ છે એટલે આ કળિયુગની મોટા મોટું આપ્યું એ આપણી કલમોની એક પહેલીને આ બુક રાજા બની જવી જોઈએ જોકે બધી જ બધી જ કામમાં લાગશે આજના આજના જીવનમાં બધાને જે કે જે પસાર થવું પડશે બધું અમુક મૂક્યું છે નવ કલમમાં બોલો એ પણ ફાઇલ પાસે કરાવવું પડે ના નહીં તો આપણે કરનારા થઈ જે તકલીફ પડી જાય હોય તો ઊંધું થઈ જાય પાછું ભૂતગળ મજબૂત થતું જાય જેને વેલ્યુ કરવાનું છે વેલ્યુ થાય એની પાછી એ તકલીફ મોટી સમજો કે નહીં હા એવી રીતે છે એટલે બધું લેવું પડે એવી રીતે બધું ગોઠવણી કરવી પડે આપણને જે નડતું હોય તો પોતાને ખબર ના પડે આપણા ઘરમાં શું છે આ નડતું શું આપણે ઘર કેવું સરખું કરી નાખીએ છીએ જે રાખો તો આમાં બે ચાર વસ્તુ કેટલી કરીએ ના સમજો આપણે છતું વાહન મૂકવાનું હોય પડી ગયો ઊંધુ જ કરી નાખ્યું હોય ઊંધું કરેલું છતું તો કરવું જ પડે ને એવું બને હે આ ઉપયોગ ઉપયોગ ની કરવાનો આ કળા છે બધી બહુ કળાઓ છે દાદાની એમાં નવ કરો તમારો તમારા મન વચંકા આપણા દરેકના પૂતગલને એના સંદર્ભમાં આપણું બધું વિજ્ઞાન ખુલતું જશે તેમ તેમ તેમ તેમ તેમ આપણામાં અંદર આપણી બુદ્ધિ છે ને એ બુદ્ધિ ઓછી થતી જતી જશે એટલે કે એનો પાવર અને એની જગાએ સમ્યકતા આપણા જીવનમાં રખાવે એટલે આપણા વ્યવહારમાં એ પ્રમાણે એટલે બાહ્યાચારમાં એ સમ્યકતા રખાવશે અને અંતરાચારમાં એવી રીતે જે આપણને હશે ઊભું થશે સમજાયું બહુ સમજ એટલે આવી રીતે કરવાનું એટલે સેવા માનવ જીવન જ સેવા માટે મૂકી છે આજે વૈષ્ણવમાં ઠાકોરજીની સેવા કરે છે કે નહીં અમે ઘણા વર્ષો પહેલા સાંતા મારા સગા છે કે એમને ત્યાં ગયેલા આપણા સુરેશભાઈ આયા છે નથી આયા એમને ત્યાં ગયેલા અને ખાસ ઠાકોરજીની બહુ સેવા કરે એમના સાસુ એમને એમના દીકરાના ધર્મપત્ની ધર્મપત્ની સંસ્કારમાં લઈ લે કર્યા કરે અને ગયા હતા એ લઈ ગયા મને સીએમ પટેલ તો મંદર બાર સગા થાય પાછા એટલે ગયા વાતો કરતા એ બધું સેવા સભાના પણ ગયા હતા સેવાના ઠાકોરજી નો પ્રસાદ મેં એમને પૂછ્યું એમનું નામ શું હતું પૂછ્યું કે તમે બહુ સેવા પોતે સરસ બનાવે હા બધું ચોખ્ખું વૈષ્ણવ ગમે તેવું ના ભાવે એને બહારનું જ કશું હોય જ નહીં ચોખ્ખું બધું ધર્યું મેં આ ધર્યું એમને આપો છો તો અમુક ઓછું ના થયું ઠાકોરજી એ નહીં કશું તો કે ઠાકોરજી ને આપણે ધર્યું એટલે ગયું ને એમની પાસે પરંતુ એટલા કરુણાશીલ છે કે આપણને પછી આપ્યું એટલે આપણે પ્રસાદ તરીકે આરોગ્ય કૃપા પ્રસાદ શબ્દ કૃપાના અર્થમાં છે શું કહ્યું કૃપાના અર્થમાં છે હમ પણ આપણે જાણતા નથી આ હમ એટલે અર્જુન ક્યાં છે ને શું નષ્ટો મોહ મોહ નષ્ટ થયો સ્મૃતિ એટલે કે વિસ્મૃત થઈ ગયેલું મારું પોતાનું સ્વરૂપ જે આપશો તે જ હું તે વિસ્મૃત થઈ ગયેલું અને આવે હું જે તવ પ્રસાદેન પાછું કેવું તવપ્રાસાદેન પ્રાદેન એ પ્રસાદ કે છે એટલે કૃપા શબ્દ આવે તમારું વચન ને એક પ્રમાણે મારે કરવાનું કે છે પણ દાદા ભગવાન આવી કડક સળો તો કશું મૂકી નથી અત્યારે આ કાળમાં તો આવું કોઈ ટકી ના શકે અમારી આગળ એટલે અમને છે કે આટલું બધું થયું છે કોઈને લાભ થાય બધું આ ચંદ્રકાંત ભાઈ બધાને થયું લાભ થઈ જાય સ્વરૂમાં ચાલ્યું શું ચાલ્યું એટલે પછી એવી છૂટ બધું ચલાયું ખરેખરું સમર્પણ વિધિ કરાવે એમાં બહુ કળ એમાં એક કડકઈ રાખીએ ખબર નહીં શું રાખીએ સમજાયું હમ એટલે બધા મહાત્મા દિલમાં તો બેસી જ જાય બેસી જ જાય દાદા ભગવાન કશું કરતા નથી એમની કોઈ ક્રિયા નથી બનતી છતાંય બધાના હૃદયમાં બિરાજે જાય છે સમજો એટલે સેવા બહુ સુંદર અમારા ચંદ્રકાંતભાઈ એમના માતાજી અને ઘરેથી ગાડીમાં અહીંયા બોચાસણ આવવાના હતા જ્યારે દિવાળી બા આપણા દાદાના મોટાભાઈ એટલે એમના મોટા ભાભી એમને સામજ્યું રાખ્યું હતું ત્યાં આપડે સ્વામિનારાયણ કરે છે ને બોચાસન તો હેડક્વાર્ટર એમનું ત્યાં આગળ રાખેલું અને દાદા એ કહ્યું જ્ઞાન આપેલું અને સંિતાબેલું અને બીજા સાથે અને અમે સંસ્પતિ રસિકભાઈ એટલા એક કે બે ગાડી હશે એક જ ગાડી એમાં પોચે બધા એટલા એટલે ત્યાંથી કહી દીધેલું કે તમે જાઓ છો બોલાવ્યા છે આપણને આપણા ઘરનો પ્રસંગ છે તો પણ ત્યાં છો તો કેવી રીતે રહેશો તમે તમે તો જ્ઞાન પામ્યા છો રહેશો કેવી રીતે તો જવાબ ના મળી શક્યો તો કે હૃદયથી તમારે બધાએ ત્યાં જે છે તે બધા સ્વામિનારાયણના છે બધા બહેનોનો પક્ષ હશે સાધુઓનો પક્ષ હશે હરિભક્તો બધા જ હશે તો કેવી રીતે રહેશો તો જવાબ ના આવ્યો કે તમારે બધા એટલે પાંચ પાંચ દસ સાત જ હતા અમે તો ખાસ કરીને કહ્યું કારણ કે સવિતાબા છે તો બહુ એમને વાંચેલું ઘણું બધું વિચાર સાગર આ તે બધું એમને સામનું એવું એટલે એમને જ્ઞાન એટલે એ આપણને થઈ જાય બહુ છીએ આપણને પણ ના થાય જો કે કેવો સો આપણે બહાર જતા પડશે અમે જ્ઞાની રહી ગયા આવે છે બધા તમારે સેવક ભાવે રહેવાનું તે એમ સેતાભાઈ સમજાય સેવક ભાવે દાદા કેટલું કેવી રીતે એટલે તો ત્યાં આગળ તમને લાગે કહી આવું છે તો પેલું ઝાડું લઈને લાગી જવાનું અને સાબરની વારવાની સાવરણી સાફ બધું હવે આ તો એવું તો દાદા આમ દિવેક નથી કેતા પ્રકૃતિ બધાની છે એમની બધાની પણ બોજ સામાન્ય વાર બધાને મળી શકે છે જ્યાં જ્યાં જ્યાં પહોંચી જાય આ વાત તો તમે એમના ઝાડુ વારવાના સેવક તો પછી બીજા કોના સેવક નહીં બધા ઝાડુ બધે સાફ કરે બધા એમનાય સેવક તમે કોના સેવક અને આ તો ટેક્સટાઈલ હું સમજવા જેવું છે એમની આ વ્યવહાર રીત કેવી સુંદર છે એ જોવાની છે આખી એમના સેવક કેમ આમ કરું છું આપણને કે બધા આપડે જઈએ જ ને આપણે શું તું તો કરી લઉં ને તારી સ્કૂલ માં સાફ સફાઈ કરવાના જાડું બેનો નાખવી હોય એના સેવક તરીકે તાર રહેવાય તારી સ્કૂલ કહું છું હવે વિપુલ પૂછી જોવા દો વાત કરી લેવાનો વિપુલ તમે આખલા કચરો પૂજો બારા પેલા હોય સવારે અને જૈન તરત એના સેવક તરીકે તમે તમારી દ્રષ્ટિ તમારી દ્રષ્ટિ હોય કોણ એમના સેવક તરીકે આજે સ્કૂલ માં છું હવે તમે તો બધું ઉપર સુધી ભણાવનારા શું થઈ શકે ખરું આપડા હા એના સિવાય એક દાડો કરી જોશું કરી દેવું પે આપડે ત્યાં એ શબ્દો વાપરે છે આ સાફ કરનારાઓનું તમે જાણો છો ગામડાઓમાં ગાંધીજી સાહેબ સુધાર્યો એને ફરી એટલે ભગવાન ના આવે એ તો એમને સુધારી ઉતારે હોય ખરા રમણીક આ દ્રષ્ટિ કેળવવાની છે શું હા કારણ કે આખો છે ને આખો શું કરશે તમને એ વાત જુદી છે પરંતુ પ્રસંગો ના આવે તો આ તો સત્સંગમાં આપડે થાય ત્યારે જ આ જ્ઞાન હાજર થાય તો સમજવું આ તો એમને કેવી રીતે કળાથી કામ લે છે જ્ઞાની પુરુષ એવી રીતે અને ગયા ત્યાં અને બધું બહુ સુંદર ચંદ્રકાંતભાઈ બહુ ખુશ થઈ ગયા કેવું પડે કેવું પડે તમે આપણે લૂલી જીભ વસ કરવાની વાત કરી ને વાણી સતીષભાઈ તે વડવા પાછા આવી રીતે જવાનો પ્રસંગ આવ્યો હતો ગયા હતા ને ખંભાત થી આપણા વિદ્યાબેનના ઘેર પહેલું એમની પાઠશાળાઓ હતી ને જે શ્રીમંતની ભોગીભાઈ શું નામ ભોગીભાઈ તે વખતના સુબોધ પાઠશા સુબોધ પાઠશાળામાં ગયેલા ની બધું થયેલું અને પછી વડવા ગયા હતા અને વડવા બે દાડા દાદાને તું રહીએ તમે આઠ દસ જણશું તેમાં સવારે દાદા તો ત્યાં ચા નાસ્તો ચાલી લેવાનો નાસ્તો કરીએ જમવા ને પછી રૂમમાં બેસી દઈએ એટલે ત્યાં જે વડીલ હતા તે ત્યાં આગળ શ્રીમદનું વાંચન થતું હતું એ પોતે વાંચતા હતા અને બધા પ્રાર્થના હોલ હતો પેલા દેરાસરની ઉપરનો ત્યાં ભેગા બધા બેસે એક દિવસ ગયો અને બીજે દિવસ અમારે તો બે ત્રણ દિવસ રહેવાનું નક્કી કર્યું દાદા એ તો ખંભાતનું કે જ્યાં અરવિંદભાઈ અરવિંદ નહીં હતા તે વખતે અરવિંદ જ્યાં ખંભાતનું ચમાણું લઈ આવી ગયા છે શું એટલે તે વખતે નાસ્તા બાસ્તામાં તો જોઈએ ને ખંભાતનું ચમાણું બધા કહે બહુ પ્રખ્યાત છે બહુ પ્રખ્યાત છે એટલે એમને પેલા મુનીમ બેસાઇ કે ભક્તિના સમયે ત્યાં હાજર રહેવું પડે અને અહીંયા આગળ જે નિયમો છે એ પ્રમાણે રહેવું પડે એટલે વાત પહોંચી ગઈ એટલે દાદાએ બધાને કહી દીધું કે આપણે ભાઈ આવે આજનો દિવસ આપણે આમ કરીશું સવારથી બધા શું એમનો કોઈ પણ નિયમ ના તૂટે એવી કરીશું એટલે ગયા સાંજે નહીં બે પછી બપોરે બે વાગે આ થાય બે થી કે એવું ચાલે ત્યાં એટલે તરત જ દાદાએ કહ્યું કે આપણે બેસી જાઓ ત્યાં જઈને એટલે પાંચ દસ મિનિટ વહેલા જઈને બેસી ગયા વડીલ અને એમને ચાલુ કર્યું બધાને શ્રીમદના પેલા એક બે મંત્ર એ બધું બોલાવ્યું સહજાત્મક સ્વરૂપ આ તે બધું શું પરમ ગુરુ ને બધું બોલાય યાર પછી વાંચન થી એમને વાંચન ચાલુ કર્યું હવે અત્યારે મને ખ્યાલ નથી કે એમને આ વિનય કર્યો હશે કે નહીં પણ કર્યું ચાલુ અમને દાદા ભગવાને એક શિક્ષા આપેલી કે કોઈ શાસ્ત્ર કે ધર્મનું કોઈ પણ પુસ્તક હોય તો આત્મા વિનયથી લો એની આસાધના ના થાય કોઈ પણ પ્રકારે અવિનય ન થાય અને હાથમાં લઈ અને પાંચ વખત એને નમસ્કાર કરો જે પુસ્તક હોય એના ગીતા હોય તો હે ગીતા જ્ઞાન હે કૃષ્ણ ભગવાન યોગેશ્વર કૃષ્ણ ભગવાન આપનું આ ગીતા જ્ઞાન અમારામાં પરિણામ પામો પરિણામ પામો પરિણામ પામો પાંચ વખત કોઈ પણ વાત હોય તો પછી આપણે આપણા આ પુસ્તકોને આપણું ગમે તેવું હોય કેવી રીતે હોય આપણા માટે બહુ વિચારવા જેવું છે બહુ જ શ્રીમદમાં એ લોકોને તો આ બધી શિક્ષાઓ હોય છે જ બધી એટલે વ્યવહારથી બધા રાખે છે એમ તેમ ના હોય પરંતુ આ વાત એક બેઠા વાંચ્યા કલાક પછી વક્તિ ચાલી પદો ચાલ્યા થોડા શ્રીમદના અને બધા પ્રત્યે અને દોઢેક બે પોણા બે કલાક પછી બંધ થયું અને બધા પ્રાર્થના બોલીને પેલું છેલ્લા લાઈનો બોલે છે ને એ સુખો સુખો દિના ક્ષમાપના નહીં લાઈનો હમ આપણે ત્રણ જસુ બી બોલાવતા હતા લાઈનો એ ત્રણ જે ચાર પાંચ લાઈનો છે એ બોલાય અને પછી બધા બોલી જાય પછી જાય પછી ચા પીવા જાય પછી પોતાના એમ જાય ને એ રીતે પણ ગમે ત્યાં બહાર નીકળીને ગમે તેમના બેસી શકો એ બધું નિયમ હતા આજે તો ખબર નથી બહુ ટાઈમ થઈ ગયો પછી રૂમમાં આવ્યા ચાર દિનમાં બેઠા જેમના કારણે દાદા દાદા આજે તો અદભુત સ્વરૂપ જોવા મળ્યું આપનું શું જોયું શું જોવાનું મળ્યું કલાક વાંચે અને આપ બેઠા છો એટલા સ્થિર અને કેટલા જાણે કે તમારું ફોકસ હોય ધ્યાન હોય અને આ રીતે એમાં નવું શું છે પણ દાદા એ કળા શું છે આ કેમ આ જ્ઞાની પુરુષ પુરુષ આજે એવું તો ના બને કે શ્રીમદ પોતે હોય અને શું આ તો અમારું અમને બોલતા હતા અમે સાંભળતા હતા અમે અમે હતા જ કર્યું બીજું કશું નથી કર્યું શું કહ્યું બોલતા હતા એ જ અમારું બોલેલું અમે સાંભળતા હતા અને અમે અમે જતા હતા શું અદ્બુદ્ધ ચંદ્રકાંત કેવું પડે દાદા કેવું પડે સમજય શ્રોતા વ્યક્તા અને આપણે હવે આ બધો ઉપયોગ ગોઠવો પડે છે શરીર છે તો ગોઠવાશે ને પરંતુ જ્યારે એ બધા વ્યવહારમાં કેમનું કરી શકશો તમે એટલા માટે આ સ્વાધ્યાયનું છે આખું સ્વાધ્યાય નથી થતું એવું નહીં કોઈને પણ વિધિપૂર્વક સર ગોઠવી હોવું પડે સમજે એટલે સેવા એ તો આ આજ્ઞાધર્મ એ બધું બીજું કશું જ નથી આજ્ઞાધર્મ એટલે માનવ સ્વરૂપે આપણે બીજાના અર્થે જીવી જવું શરીરના અર્થે રહ્યું નહીં આપણા માટે પણ આ શરીર બીજાના અર્થે જીવી જવું આપણે એમ નથી કહેવા માગતા આજ્ઞાધર્મ એ નથી કહેવા માગતો કે આપણે બીજા પર ઉપકાર કરીએ છીએ ના શું પરંતુ બીજા માટે જીવવું એ જ છે એનો મતલબ જ છે અને ભારત વર્ષમાં અહીંયા હિન્દુસ્તાનમાં અહીંયા જન્મ્યા છે એટલા માટે ખાસ કરીને માનવ જીવન ખાસ ખાસ માનવ માટે કહું છે મનુષ્ય માટે કહું છે ખાસ મનુષ્ય માટે પરંતુ આ કાળમાં અમે તો દાદા ભગવાનનું ખ્યાલ છે કે આ ખરા આદિપુરુષ આ જ છે આ કાળમાં એ આદિનાથે જે માનવ સમાજનું રચના થઈ ને માનવ સ્વરૂપ ને બધી થઈ નથી ત્યાર પછી સમાજ રચ્યો તે આ કાળમાં બધું ભંગાર થઈ ગયામાંથી બધાને ઉભા કર્યા તો આદિપુરુષને બીજું શું આદિપુરુષ અદભુત છે એટલે અંત વગરનું સ્વરૂપ શું કયું સ્વરૂપ તે આપણું આપણા હાથમાં આપ્યું બહુ મોટી વાત કરી છે શરીર સાથે રહીને એટલે સેવા સેવક અને સેવ્ય એ અદભુત એ જીવતી મૂર્તિ આખી છે સેવાની મૂર્તિ જ હોય ત્યારે એ અંતરથી સેવક ભાવે હોય અને વ્યવહારમાં બધા જોડે વ્યવહારથી વ્યવહારની રીતે જેવો વ્યવહાર હોય એ તે જ રહે બીજી કોઈ રીતે ના રહે બીજું રહે શું પરંતુ એમના વ્યવહારથી જે એમાં અનુભવમાંથી નીકળ્યા છે નીકળે અનુભવ પ્રમાણ નીકળે પણ દરેકે પોતપોતાની રીતે પોતાને એડજસ્ટ કરી લેવું પડે કરવું જ પડશે એક શરીર બીજા શરીરનું કામ તો નહીં કરી શકે પરંતુ પૂદગલ પુદગલનું કામ કેટલું કરે કે પોતાનો જે અનુભવ થયો હોય એ અનુભવની સમજણ એ એકબીજાને આદાન પ્રદાન થઈ શકે છે આ બહુ મોટી વાત બુદ્ધિ ચાલો એ ત્યાં એમને કેલનપુરીમાં सत तालक मैं वाचेलु ने बद कहू आगर पे हनुमतराज आया, चे के? आया। तो तो पच्छी सारू पड़े आप तो सूत्र पूछा छे जय जयेश भाई अहमदावाद हाँ तीर्थंकर યુગ પુરુષ અને જ્ઞાની પુરુષ આ ત્રણેય પદવી અનુક્રમે કાળ રૂપે સમય પ્રમાણે આવે તીર્થંકરો બધા સમાન છે તો પછી આદિનાથ મહાવીર સ્વામી પાસળા તીર્થંકરોની મૂર્તિ અને પૂજા વધારે હોય તે પદવી સરખી છતાં અલગ આવું કેમ હોય છે જયેશભાઈ કરીને છે અમદાવાદ ના જય આજે ગુરુ પૂનમ નિમિત્તે જયેશભાઈ તેના રૂલમાં શુદ્ધાત્માના પદમાં ન્યાયથી રહે તેવા આશીર્વાદ શક્તિ આપજો ગુરુ ના દિવસે ત્યાં આવ્યા હશે ને અચ્છા એને પૂછ્યું છે એને પૂછ્યું છે એવું છે जयेश भाई के तीर्थंकर ए तीर्थंकर भगवंतों एक सन अर्थसूचक शब्द है एर्थमा परमार्थ में बंने ये सन है परंतु दरक तीर्थंकर भगवंत आखी जे देह प्रमाण थी बता है ये देह प्रमाण करा એ આવી રીતે જુદા જુદા પૂજાય છે જેની પ્રકૃતિને જે જેમનો ગુણ જે માફક આવ્યો તેવી રીતે એ બધું પૂજાય એટલે સામાન્યપણે વણિક સમાજમાં સાઉથ ઇન્ડિયાના હોય તો તે રાજસ્થાનના હોય તો તે નોર્થ ઇન્ડિયાના હોય તોથી એ દરેકને પોતપોતાના પ્રકારથી એ બાજુ પૂજાઓ બધી પ્રચલિત થયા કરે છે એવું હોય છે શું એટલે એનાથી તીર્થંકર ભગવંતોનું તીર્થંકરત્વ કંઈ જુદું નથી પડી જતું એ તો વિતરાક શબ્દ છે તીર્થંકર શબ્દ એટલા માટે છે કે આપણે હંમેશા બધા જ કાળમાં જ્યાં સુધી ધર્મ ધર્મનું પ્રમાણ છે ત્યાં સુધી ધર્મ લુપ્ત થઈ ગયા થઈ જાય ત્યાં સુધી દરેક અર્ધચક્રના કાળામાં આવે છે આવી રીતે એમાં એ પ્રમાણમાં આપણે તીર્થ અને તીર્થ પૂજાથી બહુ ટેવાયેલા છીએ તીર્થ અને તીર્થ પૂજા આદિનાથ વખતે એ નથી આદિનાથ વખતે આદિ પુરુષ પોતે જ त्रय मंत्रों जे छे ते मंत्रों प्रतीक स्वरूप पूजाया था प्रतीक स्वरूप आदिपुरुष परंतु प्रकृति ने प्राकृत भेदों ने कारण विकासना स्तर हो प्रमाण एज आदिनाथ आदि पुरुष जमने जी दृष्टि दिखाया दृष्टि में ठरया ए रीते ओया એટલે ત્યાંથી ભેદ થોડો થયો એટલે મૂળ પ્રમુખ સ્વરૂપે બે ભેદ થયા એટલે અમુક જેના દ્રષ્ટિમાં ઠરાયા એમના માટે તીર્થંકર થયા અને જેમની દ્રષ્ટિમાં એ ઠર્યા એટલે હું કેટલા અદભુત છે શિવ શિવ કારણ શબ્દ હતો તે વખતે શિવ એટલે પંડિતો જ હતા તે વખત જે સમાજ છે બધો જ હતો ત્યારે કશું નહોતું એવું નહીં પરંતુ એનો પ્રકાર બધો જેમ સમય જાય એમ ફેરફાર થતા જાય છે એટલે તે વખતે પણ સમાજ માટે અને સમાજના બધા વર્ગો માટે પંડિતો જે એમને માર્ગદર્શન આપતા એમાં આ રીતે એ શિવ એકલો શબ્દ હતો કલ્યાણના અર્થમાં હતો એ ત્યારે આદિ કલ્યાણ સ્વરૂપે આ બે જ વસ્તુ રહી પરંતુ એ વિકાસ પામતા ત્યાંથી જુદું રહ્યું એટલે એ મોટા થળમાંથી મૂજમાંથી પછી બે મોટી શાખાઓ ફૂટી બે શાખાઓ એટલે બધા વેદાંતમાં પણ કે છે કે વેદાંતનું કોઈને મૂળ જડે એવું નથી અત્યાર તો આજના ઇતિહાસ કારણ બહુ લાંબુ જઈ શકતા જ નથી એ તો પાંચ ને છ હજાર ને આટલું જ કહે વાત કરે હકીકતમાં એ આદિ આગળ જાય છે એટલે આ વિતરાગોના દર્શનમાં વિતરાગોનો જે આખો ખુલાસો અને સ્પષ્ટ સિદ્ધાંતોનું સમજાવ્યા સ્વરૂપ છે બધું આખું એ જે સૂક્ષ્મતાએ અને સંપૂર્ણપણે છે એ પછી આવી રીતે વિભાજિત થયું વિભાજિત થયું એટલે દરેકને પૂજવા માટે તો જોઈએ એ રીતે તીર્થ શબ્દ આવ્યો એટલે પછી આદિ ગયા ત્યાર પછી આ જ ત્યાર પછી આ જ ભરત રાજા હતા એમના જેષ્ઠ પુત્ર એ હતા પણ એ તો રાજા તરીકે હતા રાજા તરીકે રાજધર્મથી આખું પ્રજાનું બધું વ્યવસ્થા સચવાય એ રીતે રહ્યા એ જે ઋષભદેવ દાદા એ પણ એમને બધી વ્યવસ્થા કરી આપી બધી જ રીતની વ્યવહારની અને નિશ્ચયની બંનેની નિશ્ચય એટલે આપણું અંતરજીવન અને વ્યવહાર એટલે સામાજિક બાર લોકજીવન બંને રીતે કરી આપી એ એ રહ્યા બધા એના પછી આ થયા મળ્યું એટલે ત્યાં જ આગળ બધું થાય શરૂઆતમાં બીજ ખાઈ જાય બધા આવી રીતે છે સમજાયું જ્યારે યુગ આવે છે ત્યારે એ યુગ આવી રીતે જે હૃદયવાળાઓ હોય બધા જ એ બધા એમને આગળ ભેગા થઈ જાય પણ કોઈને સમજાય નહીં દેખાય નહીં પરંતુ આ જે આપણને દાદા ભગવાન પ્રગટ થયા આ કાળમાં એ બહુ અદભુત એટલું મોટું આશ્ચર્ય છે કે એ દસ લાખ વર્ષની વાત આવે છે એ આ કાળચક્રમાં આયા કરે છે એટલે કંઈ એ કોઈ કોઈનો સિક્કા જેવી વસ્તુ નથી જે કુદરતી આખું આશ્ચર્યનું સ્વરૂપ ઘટે છે આ બધામાં બધા કાળમાં બધી રીતે ઘટે છે પણ એનો પ્રકાર પ્રમાણે હોય જે કારણો હોય તે અવસર્પૂર્ણકાળમાં અવસર્પૂર્ણ હોય ઉત્સર્પૂર્ણ કાળમાં ઉત્સવપૂર્ણ બે રીતે હોય જ સમજાય બે રીતે હોય એટલે આ જ વાત આવું ચાલ્યા જ કરે પછી આટલું એટલે કલ્પ તો આખું ચક્ર ને કહ્યું કલ્પ આખું કાલચક્ર ને ખ્યાલ આવ્યો પણ સવારથી સાંજ સાંજ થી સવાર બેવ રીતે છે એ રીતે વાત કરી એટલે તીર્થંકર શબ્દ આ રીતે છે પણ યુગ છે ત્યાં આગળ એ બધા બીજ પડે છે કારણ બીજો આગળ ત્યાર પછી જ્ઞાની પુરુષ એટલે કે વ્યવહારમાં બધાને એમનો લાભ બને એ પ્રકારે હોય એવી રીતે એટલે આમાં તો જૈન છે એ રીતે સમજવા માંગે છે હવે આપણે એક પદ લો પછી આગળ બીજા બે કાગળ લઈ લઈએ આપણે હા ઓકે દિનાથ શિવ સ્વરૂપે સમજાયેલા અમુકની દ્રષ્ટિઓમાં અને ત્યાર પછી આ વૈષ્ણવ એ જ મરીચી એમના અઢારમા ભવમાં ત્રિપૃષ્ઠ નારાયણ તરીકે પહેલા થાય છે ત્યારે એ બ્રાન્ચ પછી બીજી મોટી બ્રાન્ચ તૂટે છે પર મૂળ એની મેં થળિયું વેદાંતનું એક જ છે પણ એકમાંથી બે ફૂટે છે આમ અને બીજું અમુક મુખ્ય રહે છે વિદરાગ દર્શન પણ એમાં પછી સાંપ્રદાયિક થઈ જાય છે સાંપ્રદાયિક એ બીજા તીર્થંકર ભગવાનથી થઈ જ જાય પછી એમની પાછળ આવે એટલે સમજ્યા ત્રેસઠ સલાકા પુરુષોમાંથી એ બીજા તીર્થંકર આવે એટલે આ ચાલુ થાય બીજા સલાકા પુરુષો થયા જ કરે એવી રીતે બરોબર છે એટલે એમાં શું છે કે આ વેદ થી મુક્ત થવા માટેનું એ આરાધના છે શું કર્યું સ્ત્રી વેદ ને પુરુષ વેદ અને બંને હંમેશા સંસાર દ્વંદ્વ વારો છે આ હોવાનું શું કહ્યું આપડે ગુજરાતી માં કે છે ને ઋણભાર પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ ચાલો એ તો ચેલેન્જ કરે છે પરંતુ એમાં પવિત્રતા શું છે તે બેઝિક છે એ બેઝિક છે આખું એટલે આ તો બહુ મુશ્કેલ છે સમજવું બહુ લપસલો કાર છે પરંતુ એની પકડાય આપણને સિદ્ધાંત એનો એનું તો આપણે આપણા જીવનનું આપણું ફૂટબલનું એટલું એ થઈ જાય ચાલો હવે શું તમે લોકો ફાઈ ગયા છો ને દાદાને મળીને મળ્યા કરો છો હું વિકસે છે હવે એક પદ બોલો ત્યાં સુધી થોડુંક આ નહીં આ લઈશું હોય 제 석기다오를 제 석기다오를 바라다 두루라사테 સે આઠ પ્રહરને ચોસઠઘી સત સા ગતનની વાટિયે જ્ઞાન દીવામા પુરુષ આત્મંગ જ્ઞાની મનની પાખિ એને જીવન મોક્ષ જણાશે સુદ આત્મા અનુભવ થશે દાદા ना गुण लागा से तेने महानीर जरा से जे से કરતા સ્વ નહીં કરતા આપણે આ સત્સંગ હોલમાં આપણે બધા બેઠા છીએ આપણે દરેક પોતપોતાની રીતે મન વચનકા સાથે છીએ તેમાં મન વચનકાની કોઈ પણ મનથી શું અંતરથી વાણીથી અને બહાર અત્યારે બધા છીએ એકબીજા સાથે વ્યવહાર એકબીજા સાથે કહેવાય પણ અસત્ય સત્સંગનો વ્યવહાર છે જરા તો એમાં સઘરુ કરતા સ્વ નહીં કરતા દરેક અત્યાર તો બધા આપણે સત્સંગમાં જ છીએ પરંતુ આ તો એક આ સૂત્ર કેવી રીતે સમજવું એની વાત કરીએ છીએ આપણે દરેકે કારણ કે દરેકના સંદર્ભમાં જ આપણે સમજવાનું આ હતો આખા દિવસ દરમિયાન આવ્યા કરવાના રાત્રિમાં હોય આપણો અંદરનો બધો વ્યવહાર આવશે આપણી પાસે બંને રીતે છે તો સગરું કરતા સ્વ નહીં કરતા એટલે હું આ બધું શરીરથી બન્યા કરે છે એમાં એ સગરું બન્યા કરે છે બધી ક્રિયાઓમાં અને એમ બધાને બધી રીતે એમના દેહથી એ બધું ક્રિયાઓ બન્યા કરે છે એમાં એ ક્રિયાઓમાં એ કરતા કરતૃત્વ પણ જે છે એમાં હું નહીં કરતા હું કાંઈ જ નથી અને એ રીતે આપણને ધીમે ધીમે ધીમે ધીમે સૂત્ર એટલે કે સમજણ પરથી જતી જાય શું કહ્યું સૂત્ર પામે એટલે સમજણને પામવી એટલે આપણને જે જંગ જે જન એટલે આપણે એ મહાત્મા માટે લેવાનું છે પત્ તો સામાન્ય લખાયું છે આપણને સમજાય છે જે જન કારણ કે બધાને આજ્ઞા હોતી નથી વ્યવસ્થિતની આજ્ઞા કોઈની પાસે જઈ શકે જ નહીં કોઈ સંજોગોમાં નહીં તો એને ચાલુ વ્યવહાર મળ્યો છે એ વ્યવહાર આખો ગડબડ સડબડ થઈ શકે છે એને જે કંઈ હોય તેનામાં એ બહુ હોય થઈ જાય છે એટલે એ બહુ જોખમ છે એટલે એ સમજણ મળે તો સઘરું કરતા અથવા નહીં કરતા એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને આપણે આ બધો હિસાબ છે એ હિસાબની લેણદેન વાળો પતાવટ કરવાનો છે બધો આ બે વસ્તુ છે આપણી પાસે એટલે આ ગાત્ર બહુ સુંદર લાગશે આપણને પણ આપણી સમજણમાં પ્રયોગમાં ગોઠવવાનું છે આ રીતે દરેકના જીવનમાં ચાલ્યા કરે બધું સમજ્યું કેવળ એના પ્રગઢ થશે કેવળ એટલે આજે આપણું એ દર્શન વિશુદ્ધિ થતી જતી જશે વ્યવહાર જેટલી વિશુદ્ધિ થતી જતી જાય જેવી રીતે આપણા શરીરની બધી ક્રિયાઓમાં આપણે એના કરતા નથી એવું બધા બધા શરીરની ક્રિયાઓમાં હોય એમાં એ પણ કરતા નથી એવું આપણને સમજણમાં આવે હવે આપણા શરીરથી જ આપણને સમજણમાં આવશે ને અને શરીરનો વ્યવહાર છે બીજો કયો કરવાનો હતો બીજો કોઈ વ્યવહાર આપણને સમજણ આપી શકે પરંતુ આટલા બધા વ્યવહારમાં આપણે દર ઘૂંચેલા બધા સંબંધોમાં છીએ એટલે તો જ ને ખાલી એમ બેસી રહેવાથી ના થાય એટલે દાદાએ કહ્યું જ્ઞાની પુરુષ તો ભલે જ મજે આમ છે શરીર ને શરીરના જે હોય તે પ્રમાણે એના વાત છે એટલે કોઈ પણ પ્રકારે આપણે કોઈ રીતે કે હું આમ હોઉં કે તેમ હવે એવું હોવું ના ઘટે કોઈ સંજોગોમાં હકીકત તો સંજોગો રાખે તેમ આપણાથી રહેવા રેવાનું હોવું ઘટે શું પરંતુ એ બધું એમ આવતા બહુ જ આપણા જીવનમાં ગોઠવણી કરવી પડે બહુ એ ઉપયોગ ની ગોઠવણી થાય છે સમજે જો જનગણ મન એ આપણને જેને જે સમજમાં આવી હોય છે એના માટે જનગણ મન એટલે અત્યારે આપણે હોલમાં આટલા બધા બેઠા છીએ એટલે કેટલા બધા પ્રકૃતિઓ છે શકીએ છીએ શું પણ એ બધાના આપણે સમજાય ક્યારે સમજે જો જનગણ મન એટલે આપણા બધાનું જે આખું વ્યવસ્થિત તંત્ર છે અને કુદરતી સંચાલન થાય છે સમજાય તો દેસાઈ સાહેબ છે આ બાજુ ખુરશી છે ત્યાંથી ગોઠવી આપો પાછળ છે ને ખુરશી એક બેસાડ બેસાડજો સમજ્યા છો જણગણમન એટલે આપણે સમજ્યા આટલું બધું છે છતાં પણ જે વ્યવસ્થિત છે તે આપણને બધાને દરેકને પોતપોતાના શરીર દેહના પ્રમાણથી ચલાવે છે બધાને એવું તો આપણને જે સમજવા માગીએ છીએ આપણને પણ ચલાવે છે તો આપણી સમજણમાં આ બધામાં એ ત્યારે વ્યવસ્થિત સમજાશે એકદમ ના સમજાય એકદમ ના સમજાય આપણે એક શરીરથી બે શરીર થાય તેમાં તો કેટલું થઈ જાય છે આ જોવાની જરૂર છે એટલે શરીર મન વચન કાયાથી આપણને નિરાશ કેવી રીતે મળી શકે આટલું અદભુત અપૂર્વ ત્રિકા જ્ઞાની ગણાવશે એટલે કે ભૂતકાળ મુક્ત થયા છે ભવિષ્યકાળથી આ વ્યવસ્થિત જ્ઞાન ની સમજણ જેમ જેમ થતી જતી જાય તેટલી સમજણના પ્રમાણમાં આપડી વર્તમાનતા સચવી જતી જાય એટલે સ્વરૂપ એટલે બસ દસો एट व्यवहार त्रिकाण ज्ञान एट भूतका भविष्य भव है एट भव से हूँ तो कोई जाता भव में चाले जाए चलेज जाए कहू ने द्रव्य क्षेत्र का भाव भव उमेरव पड़े ये पांच मुख्य कारणोंडरल कोजिश कह સંવાય કારણો એક સાથે હોના ત્યાં પણ એ પહેલાં બહુ પૂરતું હોય છે એટલે પછી દ્રવ્યક્ષેત્ર કાળભાવ થઈ જાય દરેક ભાવના પ્રમાણથી આ રીતે આવી હોય છે એટલે શ્રીકાળ જ્ઞાની ગણાશે ની જ અનુભવ મોક્ષમાં કાશે નિજ અનુભવ મોક્ષમાં કાશે હવે આપણે થોડા બે બાકી રહેલા લઈ લઈએ આપણા સુરેશભાઈ આવ્યા છે કે તો શ્રેણી એક સૂત્ર એકસો અડતાલીસ મુ છે જ્ઞાની મહાત્માઓની ચેતન ગુરુ પૂર્ણિમા કહેવાય તો દાદાના આપણે સમજ આપી છે દાદા એટલે મહાત્માઓને આપણે જે વ્યવહારથી ગુરુકુળમાં જઈએ છીએ એવી રીતે ના હોય પણ પ્રત્યક્ષ છે જ્યારે હાજર છે ત્યારે તે દિવસે આપણને સંપૂર્ણ નિશ્ચય સાથેના પ્રકાશમાન નિશ્ચય સાથેનો આખો વ્યવહાર દેખાય છે દિવ્ય અને આખો નિશ્ચયના ચોખ્ખા દર્શન થાય છે દાદા ભગવાનના એ રીતે તે વખતે અને ત્યાર પછી પણ આપણે જો આ લઈએ તો એ દાદા ભગવાન આપણી અંદર હાજર છે એ પણ એ પ્રજ્ઞા પ્રજ્ઞા એ પ્રજ્ઞાની સીટ એ આખી દાદા ભગવાનની આપણી સીટ છે અને આજ્ઞા ધર્મ મૂક્યો છે આજ્ઞા શબ્દ દેહ આપ્યો છે અનુભવ પ્રમાણનો એમનું દાદા પપ્પાનું સ્વરૂપ જ છે પરંતુ એ અશરી આખું દેહ છે કેવો અશરી એટલે કે આજ્ઞાધર્મ એટલે એને વ્યવહારથી મૂક્યો છે આ વ્યવહાર આજ્ઞા આવ્યો છે વ્યવહાર પણ કયો વ્યવહાર તો કે નિશ્ચય સાથેનો નિશ્ચય સાથે ના હોય વ્યવહાર ને વ્યવહાર કહેવાતો નથી ભગવાનની ભાષામાં લોક જરૂર કહેવાય છે એટલે લોકવ્યવહાર અને અલૌકિક વ્યવહાર આ બે આટલા નોખા પડે છે એનો અર્થ એવો નથી કે અલૌકિક લોકથી જુદો પડી જાય છે કે વિરુદ્ધમાં છે ના એ લોકમાં રહી અને લોકની બહાર છે શું કહ્યું લોકમાં રહી લોકની બહાર છે હા વિશ્વમાં રહી વિશ્વની બહાર છે સમીર છીએ મારો આજું જીવન છે મારું જાય છે તે આખો વ્યવહાર એ જીવન બધી જાતનો છે અંદર થી બાર થી બાર ના વિસ્તાર જે કઈ તમારો છે તે એટલે આગળ આમાં આવે છે કે વ્યાપક વ્યવસ્થિત ખોળે છે વ્યાપકને વ્યાપક એટલે શું એટલે આપણે બધા વ્યાપાઈ ગયેલા વ્યાપેલા બધે અંતરથી મનના સ્તર ઉપર અને એના કારણે એ વાણી અને શરીર એ આવે છે અંદર જ્યાં સુધી સૂક્ષ્મ એ કારણો સેવાયેલા ના હોય જે બીજો એને સ્થુલ થવું પડે છે એમાંથી નીકળવા માટે તો ના નીકળી શકે હમ એટલે કારણકાર્યનો સંબંધ કર્યો સમજવું ને બીજ અને ફળ કે છે સમજવું બીજું જેવું બીજ હોય એ પ્રમાણેનું એટલે જ્ઞાની મહાત્મા ચેતન ગુરુમા તો આ રીતે આપણને બધા ધર્મથી સતત સદાય રહ્યા કરે છે એટલે સમજાયું એ રીતે છે બાકી વ્યવહારથી તો સાચું જ છે વ્યવહારથી જે ગુરુ પૂર્ણિમા છે આપણે કરીએ પણ આપણી જાગૃતિ એ હોવાની ઘટે એમ કહેવાનો મતલબ અને તે વખતે મહાત્મા હોય તો બધા દ્રષ્ટિ સાથે હોય એટલે ગુરુમાં અલૌકિક રીતે ઉજવાય સામાન્યપણે બહાર ગુરુપુરણા ઉજવાય છે નહીં હોય તમે જોજો એમાં જ્યાં જ્યાં કોઈ તમે પ્રસંગ બનીને જોયો હશે તમે એક ઔપચારિકતા અને સવારના નવ વાગે કે દસ વાગે જે જેમને જેવો સમય હોય તે પ્રમાણે પ્રત્યક્ષ હોય ને તો પણ થોડા જે આવી અને કરીને જતા રહે બસ અને બાર દસ બે કલાક વાગે जरे जयरे आप बू जुदी रीत अमार एट बदा प्रसंगों गया कि सवार आठ वगे आईए तो त्रगे बपोरे अमार बपोरन आहार फाइल वा शू क्यू हाँ पी दर्शन बताने महात्मा चालू थायल में एक बाजू बहनों एक बाजू भाईओ आए बराफरती चाले ज बधु અને હા જાય બધા અને આખું બધું પૂરું થઈ જાય પછી બધા આ તો વર્ષોના વર્ષો નીકળી ગયા પણ એ સાસવારો હારો આપ્યો શરીરે હથવારો બહુ સારો આપ્યો એક વખતે સરો શરૂમાં દાખર આ લોકોએ જ્ઞાન રાખ્યું હતું મુંબઈમાં કાંતિભાઈ પેલા નપુ હોલ કે શું કેપુ હોલ માટુંગા છે કઈ કંઈક મને યાદ નથી પણ એ હોલ હતો એ હોલમાં રાખ્યું છે લિસ્ટ જોયું ત્યારે લગભગ સો એક ઉપર જેટલું હતું થોડું તો પસે ચાલવા જાઉં કર્યું પછી વિધિ થયા જ કરે તે હું જોયા કરું કે વિધિ અને મેં કુંક અંદાજે આટલો સમય મેં કુંક આ પછી અઢી કલાક થયા ત્રણ પોણા ત્રણ કલાક થયા તે અંદર પેલી સ્લીપો ઉ 158 અઠાવન થયા હતા સ્લીપો ઉમેર્યા કરે અને ત્યાર પછી જ્ઞાન ને અમારે આજ્ઞા બધું જ હતું જોડે જોડે સમજે પૂરા છ કલાક થી સાડા છ કલાક બહુ વર્ષો થઈ ગયા એને શું દી શરૂ શરૂમાં એટલે બાણું એક અણુ હશે યાદ ખ્યાલ નથી એટલે આપણી મહાત્માઓની તો આ ચેતનતા આજ્ઞા ધર્મ જ ચેતનતા છે બધી श्रेणी नंबर एकावन न सूत्र है दादा ना देह तो वर्ल्ड ऑब्जर्वेटरी वर्ल्ड ऑब्जर्वेटरी आगे फोरवर्ड जन्मिया त्यारी टका मार्ग मैरी फोरवर्ड आगे मार्ग अया जन्मे स्थूल दे आई ने ए बदा खाली थवाइए ऐसी आगे पे उमरवा काम चालू थे <laughs> ત્રણસો સાહીઠ ડિગ્રી થાય ત્યારે હોવા મારું કહેવાય પૂરા પૂલો અદભુત છે અદભુત અને ત્રણસો સાહીઠ પૂરું થયું ખરું આ પણ આ પાંચમાં આરામ થયું એટલું ફેરું કયું કે છે આ દેહ એટલું પચાવી ના શક્યો એટલે એ કેવળ જ્ઞાન ટચ થયેલું આટલાય અટક્યું પરંતુ કેવલ સ્વરૂપ રહ્યું એટલે દેવ દર્શન સ્વરૂપે હું કામમાં લાગ્યો બધા કેવળ દર્શન સ્વરૂપે અને જ આપણને આપે છે બીજું કશું જ નથી પરંતુ આપણામાં વિકાસ થતો જતો જાય છે ધીમે ધીમે જેમ જેમ આપણી વ્યવહારની શુદ્ધિ થતી જતી જાય એટલે કે લેન દેનના હિસાબનું કશું બાકી ના રહે બે બાજુ એક બાજુનો ક્લેમ દાવો કશું આપણા તરફથી કે શામાંથી આપણા આવે આપણાથી કોઈને ઉભો ના થાય એવું એ રીતે એ તો વ્યવહાર શુદ્ધિ નહીં કહેવાય વ્યવહાર શુદ્ધિ ન કહેવાય આપણે બધા માટે અસર પૂછે વર્લ્ડ ઓબ્ઝર્વેટરી કેવાય વર્લ્ડ ઓબ્ઝર્વેટરી એવી કામ કર્યા કર દિવાળી જેવી કામ કરે કોઈ સ્ટીમ ને અથડાવા ના દે બતાવી દે કે અહીંયા આગળ ચેત જો ચેતે ચેતા છે ને ચેત ચેત ચેત એ આપણે પૂતગલને આપણા પૂતગલને કહેતા પેલા રાજાને કહેતા હતા બીતુ જ ભરતરાજ એટલે આપણે તો રાજા કોઈને થવાની ઈચ્છા હોય તો કહેજો ત્રીજું શ્રેણી ત્રણ બે હજાર તેતાળીસ ગુરુ કોને કહેવાય જે બધાને નમે અને લઘુસંપદમાં હોય પણ જ્ઞાનમાં ગુરુ સંપદમાં હોય ખરી રીતે તો તેમને જ્ઞાની કહેવાય એટલે આ ગુરુ શબ્દ આવ્યો છે આપણને આમ તો જે વ્યવહારમાં પણ જેમનાથી કંઈક બોલ બનતો હોય એના માટે આવે છે એટલે ગુરુ શબ્દ થઈ ગયો પણ એમના માટે સદગુરુ શબ્દ વપરાતો હતો સદગુરુ એટલે કે હૃદયવાળા સંતપુરુષ હોય અંદરથી પોતાની નિષ્કામતા જેટલી આખી ખુલ્લી થઈ હોય પોતાના જીવનમાં અને બીજા જોઈ શકે માણી શકે છે ખરેખર આ નિષ્કામ છે ત્યારે એવા બધા એ સદ્ગુરુ અને જ્ઞાનીને તો સદગુરુ નું પદ અપાય પણ નહીં પણ સંત પુરુષ સત્ પામ્યા હોય એવા એમને હજુ કહી શકાય જ્ઞાની છે ને એમને જ્ઞાની પદ તો મનેલું જ છે એટલે એ રીતે અને જ્ઞાની એટલે તો ત્રિસર એ બધા તત્વોના જ્ઞાતા ખરી રીતે જ્ઞાની નો એ છે અને આ તો વિજ્ઞાની અક્રમ પણ આવો પધારો આવો श्रेणी एक सूत्र पूछू एक अज्ञ सी आपो बारे आज्ञाधर्म थी सचवायो આપણો બાળક ભાવ એટલે આપણું આજ્ઞાનું અધિનપણું શું કહ્યું સાહેબ એ અધિનપણાના ભાગને એ બાળક ભાવ કહેવાય છે અધિનપણું અધીનપણું એટલે ગુલામીપણું નહીં શું કહ્યું ગુલામીપણું નહીં અધિનપણું એટલે સ્વતંત્રતા સ્વતંત્રતા સચ્ચી આઝાદી એના સિવાય એ બાળકભાવ ના રહી શકે અને એ આજ્ઞાધર્મથી જ સમજ સચવાય એવો છે એ તો આપણે જાણીએ છીએ વ્યવહાર દ્રષ્ટિ જ્યાં આગળ સચવાઈ ગઈ એટલે એમાં સારી બધી રીતે શુદ્ધિ જેમ જેમ થતી જતી અવશે અંશે તેમ તેમ આપણો અંદર લઘુભાવ ખુલ્લો થતો જશે લઘુભાવ વ્યવહારમાં રહીએ છતાં વ્યવહારમાં આપણને કોઈને પણ જરાય પણ ગુરુતાનો અંશ ના દેખાય આપણી કોઈ પણ બાબતમાં કોઈ પણ રીતે કારણ કે ગુરુતાના અંશ બધા ઘણા બધા હોય છે તો બહારથી બધો વ્યવહાર આપણો બધો હોય પણ એનું વાત છે બહુ એટલે આજ્ઞાધર્મ બધા કેવળ જ્ઞાન જેમાં મૂક્યું છે એમાં બધો સાર ગયો બધો સાર ગયો ખરી એમાં બ્રહ્મચર્ય પણ આવી ગયું બ્રહ્મચર્ય પણ આવી ગયું પણ વિશેષે જે દ્રવ્ય કરીને બ્રહ્મચર્યવત સ્વીકારે છે એમના માટે એમને બહુ એ સહાયકારક થઈ પડે છે પણ એનો અર્થ એવો નથી કે જે વ્યવહારમાં સંસારમાં છે એમના માટે એ પ્રગતિ નથી એ થઈ શકે છે પરંતુ એના પ્રમાણ મૂક્યા છે એની મર્યાદા મૂકેલી છે એ મર્યાદા સચવાઈ રોજ કામ થઈ જાય માનવે મનુષ્ય દરેક મનુષ્યની પોતાના મન વચનકા જીવનની વ્યવહારની બધા સાથે રહેવા છતાં જો મર્યાદા જે સમજે ને તો કામ થઈ જાય એનું તો એના માટે મોક્ષ માર્ગે સરળ થઈ જાય છે દરેકે પોતપોતાની મર્યાદા દરેકની હોય છે મર્યાદા મનથી એ કરીને વાણીથી એ કરીને અને આ બાહ્ય વ્યવહારોએ કરીને બધી રીતે પછી શ્રેણી નંબર સોળમાંથી સૂત્ર નંબર ચોરાણું પૂછ્યું છે કોઈ જગ્યાએ ભાવ કરવા જેવો નથી સિવાય કે પોતાના સ્વરૂપમાં બધી પારખી પીડા છે અને પછી પ્રકૃતિ પીડામાંથી પસાર થવું જ પડશે એટલે આ આપણે આપણી પંચાયત ની પંચાયતો છૂટી જવાનું પંચાયત હવે એને કોને વ્યવહાર ની વાત કહીએ એક બીજા ને આદાન પ્રદાન કરવાનું તે સમજવાની વાત છે સમજાયું ને એટલે મહાત્મા તો બહુ મોટું પદ કેવાય મહાત્મા બહુ મોટું પદ કહેવાય હવે આ એક શ્રેણી નંબર પચીસ માંથી અમારે સુરેશભાઈ પૂછ્યું છે લઈ લઈએ એ થોડું રહી ગયું છે આપીશ આ સુરેશભાઈ આપીશ સુરેશભાઈ આ ધીરુભાઈ ગાંઠા નહીં ધીરુભાઈ નું છે આયા નહી હોય લઈ લઈશું કે બીજી વખત લો ચાલો એમ રાખો ચાલો મહાત્માઓ અમારા બિપિનભાઈ આવતા હતા સોનલબેન ને બીપીભાઈ સવારે આવ્યા મને ભાવ થયો છું ભાદ્રમ જઈ આવવા કીર્તન ભક્તિ છે તો હીરની ને વિપુલ કોલેજમાં હાજરી આપવી પડશે ને એવું કેશ પાછળ હવે તમે તો ભાદર વસ્તી છે ને અમે એટલા બધા ઉમેરાયા છે ભાદર તો સીધે બધું શું બહુ વિસ્તાર પામ્યું છે પુષ્કર અને પ્રસંગ હોય તો કેટલું તો મહાત્માઓ શરીર સારો સથવારો આપે છે થોડો એટલે આજે ભાવ થયો કનુભાઈને કે અમને આઈએ ચાલો જે કલાક દોઢ કલાક બધા મહાત્માઓના દર્શન થશે અમારા ભાદ્રનવાસીઓના દર્શન થશે થોડા અને પછી અમે જઈશું એટલે હમણાં જરા શરીર જરાક આ વાતાવરણ નજીક હતી એટલું કુદરતી પણ આમ પામ્યું છે કે નાની વાતાવરણ તેને અસર થઈ જાય એટલે જરા ક્યાં એટલે અમે તમારા બધા રજા લઈએ છીએ તમારા આશીર્વાદ સાથે જઈએ છીએ નમો વિતરાગારમો વિમો અરિયંતાણો નમો સિદ્ધાણ વઝ્રાયાણ નમો લે સવ સાવણમ એસો કુચ નમ મુક્કારો પણા સવાવપનાસણ મંગલાન ચ સવય સિંહ મંગલાણ ચ સવય સિંહ અડમ હવૈ મંગલમ અડમ હવાઈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાન જય સચિદાન નમો નવે સાહુણમ કટું છે ને આપણને એટલે સાધુ સાધુતા સાધુપણું એટલે કે સીધા વર્ણન કર્યા છે પણ એ સાધુ કેવો હોય એને એમ ના હોય કે એનું ગુણોનું ગુમાન હોય જરા પણ ના એટલે સાધુ તો બહુ મોટું છે મહાત્માઓ બધા સમજાવ્યું બહુ મોટું પદ છે પેલા તો વ્યવહારથી છે આખા निश्चय थी आप अंदर थी आप विकास थत व्यवहारिक शुद्धि प्रमाण चलो बधे मेरा खूब आशीर्वाद आशीर्वाद लीने जय सचिद